લોયર અને ટોપ કોંગ્રેસમેન અને ઇન્દિરા બેન ના ખાસ ફેમસ હતાનકર દેસાઈ મને બળ્યા 9899 છે સમરી યાદ નથી સમથિંગ એટલે 15 14 નો એક વર્ષ થઈયા છે તે એક એક ટ્રેન્ડર રાખ્યા જ કરે છે મારી એક વિનંતી બધી રીતે બહુએ ઓલરાઉન્ડ સમજી ગયું સમજી ગયું રાઈટ આઈ નો મા બાયલિક ક્ષેત્રે તે જા તીસ પર પડે અને મોરારજી ના ભાઈ છોટુભાઈ છોટુભાઈ છોટુભાઈ છોરાજી છોટુભાઈ નો દીકરો હર્ષદ બે ભાઈ કાંતિભાઈ મોટો કાંતિ મોરાડ કાંતિ મોરામે બહુ મોરારજી નું નામ બતાવ્યું છે દાદા મોરા મહાદેવજી નું ત્રીજા ત્રીજી પેઢી ના થર્ડ કઝીન ત્રીજી પેઢી સગાઈ થાય દાદા ચંદ્રકાંત ભાનુભાઈ ચંદ્રકાંત રવિ ને બતાવ અરવિંદ એ થાય બરાબર અને એમ સી દેસાઈ ને બધા કમિશનર હતા ને એમના ફોન દાદાજી મોટા સર્કલ ના છે બિલકુલ માં છે એસેન્ડલસ મમા છે સકા મંગા ઓહો નહી તો ઇન્ડિયાના ચાર્પન ટૉક છે ને મહારાજ ને અત્યારે ગવર્નમેન્ટ મેન્ટ અમે દે આઈસ્ટ ટેક્સ પેયર હમ એ પછી સીજે પટેલ મારી મોટી બેનનો સાસરી એ પણ મોટો મોટો ખરા ઈ બધા બાપુજીના ક્લાયન્ટ મારા ફાધર ઇન્કમ ટેક્સ કર હા ત્યાર સીજે પટેલ પછી આ દેસેગસ બધા પછી એમના પપ્પા છે આપડે સગા થયા તો હવે એમની ફી ના લેવાય વર્ષે પચાસ હજાર લેતા મને કહ્યું આટલા વર્ષથી તમારી ત્યાં અમારી ફાઇલો બધી છે તો શું કઈ નઈ મારો પાર્ટનર છે ને કાંતિભાઈ એમના મામા થાય મોટી ઓફિસમાં ફાઇલો બુ હતી એમના પપ્પા રામભાઈ કાકા એ તો બઉ ગુસ્સા વાળા પણ મને બઉ પ્રેમ થી બોલાવ્યા એટલે બળી બાદ શું કેખો અત્યારે ભાઈબંધ ની દીકરી ને એટલે આમ આમ થાય બઉ નથી ગભરાન આપડા સંત રસીકાય આપડે શું છે કોણ પ્રમુખ સ્વામી મારા ફાધર ને બાપુજી કે અઢાર વાર અમારે ઘરે બંગલે રહે મારા મમ્મી ભાન બેન છે બાપા મંદિરો બઉ ચઢા એટલે કે આ શું પથરા ઉપર પસરા પથરા ચઢાવતા સત્સંગમાં આવ્યું છે કે પથરા પર ચડાય છે એના માટે મોહન સ્વામી ના કઈક બીમાર હતા તો એક મહિનો આપણે ઘરે રહી અને દવા કરેલી પછી મંદિર દાદાજી નડિયાદ મોટા ભાઈ શું કેતા મારા મોટા બહેનને બાપુજી કન્યાદાન આપ્યું તો મારા મોટી બેનનો વિવાહ રહે એકાદ વર્ષ એટલે રશ્મિ મારે બનાવી આવે જાય એટલે જમાય તેવું લાગે ને એમ ઘરના છોકરા જેવા અને પછી પાડવા માટે પાંખવા ગયા અમને તો એમ જમીનથી મધ્ધર ચાલતા હોય ને એમ એવું કામ થાય પછી પહોંચીને આવે ને પછી મારા મોટાભાઈને કહે છે કે અને આમ કે આનંદ આનંદ આનંદ અંદરને આમ જમીન ઝરજર ચાલતા હોય છે પછી આવીને બળરામ બેસીને કહે છે કે મને તો આવું થયું કે એકદમ તો કે આ તો આમ કનુલાલ કે ને કે રશ્મિકાંત તો બહુ આપણા ઘરમાં ફેમિલી ને આ અજાણે ને એટલે તને ઉઠ્યું હશે ભભીએ માની લીધું પછી કેટલા બધા વર્ષો પછી પ્રમુખ સ્વામી અમારા ઘરે પધારેલા ને ડાયરેક્ટ દર્શન થાય ને અમારા લોકોથી આમ અહીંયા બેઠા હોય ને બહારનું બાજુ રૂમમાંથી આમ ખોલીને જુએ કરે જેવો મને અનુભવ તે વખત થયો દર્શન કરતા થયો એમ એવું પેલું લઈ ને સૌથી પેલા તમે ગેટ પર આવો ને પછી અંદર આવે ત્યારે દીવો રાખે રાખ છે નાક પકડે નઈ ઘણી વાર તું શું છું તમારા જીવનમાં જે કઈ પ્રસંગો આવે સુખ ના આવે કે દુઃખ ના તો માડવે વર રાજા તોરણ આવે તમે કેવી રીતે વધારી લો છો એવી રીતે દુઃખ ના ને સુખ ના પ્રસંગ વધારી લેવાને એમાં બઉ ફાયદો થયો બઉ સરસ ફિટ થઈ ગયેલું તમારા છોકરા પેરે એવા નથી રાજુલ પેરે છે રાજુલ તો પેરે પેરે આવું સોના રાજુ લો ભાઈ તમને હાથે લઈને જોડે ફરજ છે ટપ ટી છે એવું કુટુંબમાં કઈ બી થવાનું હોય તો એટલે અમારે કાકાનો દીકરો ઉષાકંડ હતો ને એની વાઇફ લંડન ગયેલી પાંચ વર્ષ પહેલાં પછી રાઈટ થયો તો બે છોકરાને લઈને એ લંડન જતો તો પેલો નાનો છોકરો બહુ તોફાની તે આગલે દિવસ અમને મળવા આવે તો સીજે પટેલવાળા ખરા ને એક ગોંધિયાથી એમને બાપુજીને મોટો ટાઈગર આપ્યો એ ભરીને એટલે આ પાંચના કબટમાં નાનો છોકરો એને બહુ ગમી ગયેલો પછી એ લોકો પેલેથી એની બેગ જુદી કરે તો એના ફ્રેન્ડ જતા પેલા કે છે ચોપાટી પર સામે મળી લેન્સ પર ઘર ને ઓરંગી બે રોડ ક્રોસ કરીને ચોપાટી સામે દરિયો એ વર્ષો રહેલો ને તો દરિયો બહુ એટલે બેઠો જોડે બંને છોકરાને લઈને ગયો અને પછી થોડી વાર થઈને એટલે કે ચલો આપણે જઈએ તો કે ના હજુ પપ્પા બેસો ને મંડળીઓ છે પછી થોડી બેઠો પછી બે જઈને ક્રોસ કરતો નાનું છોકરું છે પાછળ રહી ગયો પાછળથી મરસી દિસાય ને ટક્કર ભાઈ માથામ વાગ્યું પણ એટલે મારા ભાભીને સ્વપ્ન આવ્યું કે કોઈ બાર વર્ષના છોકરાને બહુ ફેસ ના દેખાય એ જ દેખાય કે કોઈને બહુ વાગ્યું છે પછી બીજા દિવસ સમાચાર આવું છે એટલે દરેક વખત મારા મમ્મી ભાદરવા વધ અગિયારસે ગયા અને એમને ભાદરવાર સુદાર વચ્ચે સંભળાવ્યું કે અમને આજે નથી લેવાનું મને ડાબી અગિયારસે લેવાની છે એમ તો એ દિવસ અમારે કોઈ ની દીકરી ભાદરવાર સુદ અગિયારસે પુત્રી ગયા ભાદરવાદ અગિયારસે મારા મમ્મી ગયા બહુ એટલે દેવ વાત કરતા આ મે આ ગેરસ્ટેપ તો ગેરસ્ટેપ તો મને કે મને બઈ ખરાબ ના લાગે તો વાત કરીશ તો કે મને હું સંભળ્યો છે કે તમે એક દિવસ ચોપસ આપો પછી દિવસ દેખી કરી એટલે બધું સાચું પડતું એટલે એને બધું સરનામા સરે તો કે કી વર્ક ફોર 3 યર યુનામા મારું આલી રિટાયરમેન્ટ 20 વર્ષથી હતી ને ઇન્સેફરેન્સ આવે એસેય કરે તો એમ કે હા મોટા બંને પુના ના મેનિકલ કે સિવિલ જેવો હોય નંબર ટોપ માસ્ટ હોય ને એ ડાયરેક્ટ ફર્સ્ટ ક્લાસ પોઝિશન માં જ મૂકી દે સમજાય છે <laughs> <laughs> <laughs> <laughs> <laughs> <laughs> <laughs> <laughs> સાયન્સ એટલે હકીકત હું કયું બોલ એટલે આ લોકો ફિક્સન કેસે ચેક ચેક ના કરી શકે કોઈ ચેક કાલે આજનું સાયન્સ કેવું છે એટલે ચેતન ને તિથિ નથી છતાં ચેતન આસપાસ આપણે કોને કહીએ ચાર પગ વાળા હોય ઉડતા હોય બધા એવાને કહીએ આપણે હકીકત માં જરા ઊંચા પ્રકારના પ્રાણી બીજું કોઈ નહીં અને પ્રાણ જીવે અને પ્રાણી કહેવાય શું કેવાય આવું છે જીવશાસ્ત્ર કેવાય છે જીવ વિજ્ઞાન કેવાય છે શું કેવાય છે જીવ વિજ્ઞાન બહુ મોટું છે ઘણું મોટું જગત માં એના માટે પ્રમુખ સત્તા આપી કે જગતે આપી નથી પણ એને પોતે લઈ લીધી એટલે પોતે જગત કેવાયો પોતે જગત કેવાયો એટલે એવું કેવાયલા માટે જન્મી આયી અને નીકળી ગયો રહ્યો નીકળી ગયો જગત એટલે જગત ને જીવ નો નાતો છે કલાક નો કાંટો આમ ફરે છે ધીમો ફરે છે અને પેલો મોટો કાંટો આમ ફરે છે મોટો કાંઠો આ છે જગત નો કાંટો અને નાનો કાંટો છે એટલે જેતનનો કાંટો ચેતનનો કાંટો ક્યારે પૂરો થાય હવાજ મળ્યો નો મતલબ હું કે તમે સમકિત થયા પ્રાપ્ત થયાત એટલે લઈ દેવાનું બે ગિરનાર નાગા બા નીકળતા જ નથી મહાશિવરાત્રી જોવાયું કે આવું બધું છે મતલબ એ ચેતન જેટલા માટે એ પોતે પોતાને સંપૂર્ણપણે જાણી લીધો એ વિશેષ ભાવે જાણી લીધો વિશેષ ભાવે જાણી લીધો હા અને જગત કેવું છે સામાન્ય ભાવે સામાન્ય ભાવે દ્રષ્ટિ ઉપર વગર સૃષ્ટિ નથી અને સૃષ્ટિ છે તો દ્રષ્ટિ હોવી જ ઘટે એવું કઈ કહે છે ખરાષ્ટિ ના દ્રષ્ટિ છે તો સૃષ્ટિ છે છે તો માસ્ટર ના સ્ટુડન્ટ પોતાના ના હોય ઘણી વાત શું છો એટલે શરીર છે અને તે કેવો ભારત નો ક્ષેત્ર કેવાયક્ષેત્રેત્ર આપણે ઇન્ડિયા ને માની એવું નથી એક જ સિટીમાં કેટલી કેટલી વસાહતો જુદી જુદી હોય છે પોસ્ટ ના કહેવા પણ આ તો વસાહતો કઉ છુ વસાહત એટલે પિનકોડ એટલે વસાહત ના કહેવાય વસાહત એટલે કોમ્યુનિટી કોમ્યુનિટી નામેન્ટમાં નથી ભણાવતા બધું કોમ્યુનિટી ને મતલબ શું મતલબ કેવાની પાછળ નો મતલબ એ જે જગત ને નક્કુર માને છે એવરીથીંગ જેમ છે તેમાં પાલો છે પાલન રીતે સમજવો જ પડે તમે એવું બોલ્યા શરીર વસ્તુ છે પુનર્જન્મ ને માને છે અને બાકી બધા પુનર્જન્મ માનવાની પ્રોસેસ એટલે આફ્રિકામાં આપડે કઈ કા ત્યારે આફ્રિકા કે છે કે બધા બાપ દાદાઓ એમ જ હતા બાપ દાદાઓ છીએ પણ જયારે એટલે એ લોકો એવું કનેક્ટ કરી દીધું છે તક નાટક માં છે તો જરા જો ના બધું સાયન્ટિફિક આ બીજી बाजू કેમનો નાટ નાટકો ચાલે એટલું જ જોઈ લેવાનું છે આ કાઢી દેજે જ્યોતિ બધું લઈ લે ને બાકી એક છે ને આ આપણે એમ જ જગ્યાએ મૂકી દે આ જ મૂકી દે બદદુજ જોઈને એટલે એને એજ એજ ઇટ ઇઝ પ્રોડક્ટ આ ખોડખંડી્યુ એ શબ્દ તો બહુ મોટો છે એ એટલામાં એજ ઇટ એટલે જે રીતે ખોડખાયો છે કે ઈઝ નોટ છે ને જેવું વસ્તુ નથી ના જેવી વસ્તુ નથી તો ના જેવી વસ્તુ છે આ કગતમાં બોલાય છે તે તો એટલે હવે જગત કહ્યું ના બોલે છે પૂછું પૂરા કરવું એટલે જગત છે જગત ના કાયદા નિયમ એનું ઘડ્યું નઈ કરું નો ના લીધે રજિસ્ટર રાખે છે બઉ કિંમત છે આપડે શું દાગી ના બધું ખાચી રાખીએ એના કરતા શરીર ને ખાચવ બહુ મજાનું છે મોટા મોટો દાગીનો શરીર છે શું કયું મોટું આમ હોવું જોઈએ કે આ મેટલ હોય કે આ પેલું હોવું જોઈએ કે છે હું જાણતો જ નથી હું શું તે કેવો હોય એ તો વાત ગાચી દીધી હોય આપડે છીએ આપડી કિંમત જ નથી બેંકો ને ખાતા વાપરે છે એને પેલું કેટલું ખાચવો છો તમે મને ખબર હા એ વાત છે આવો એટલે તમે હાથ થાય બધા શબ્દો તો જાય છે પણ હું સાધના નું ફળ છે આટલા વર્ષો ની અટકી જાય અંદર જઈ જ ના પેસવા જ ના કહીએ છીએ કે પંચાવન વર્ષવાડવાડ કર્યું અને મારા ગુરુજી બેઠા છે અત્યારે દાંત દુખા આવે તમે બે કલાક બોલ બોલ કરો શું દુખે છે ત્યાં બધું હાલે ખુશી છે તમે બોલતા હોય મનહરબાને દુખે મજાક ને કારણ કે તમે ક્યાં કરો છો તમે જે એમને કહ્યું છે એજ કરો છો શરીર ને કાળજી રાખવાની છે વ્યક્તિ ભેગી થાય એ પાછળ સાયન્સ રહેલું છે માટે ભેગી થાય એટલે એના એક્સ્ટલ્યુલ આખા વર્લ્ડ માં ખચા ખચ ભરેલા છે આપણા શરીર ની આસપાસ નરિયું ભરેલું જ છે અને કહ્યું છે મમ્મી હું કામ થઈ સમજી છે તે શ્વાસ ચાલે છે તો શ્વાસ પ્રમાણે જીવા કરવું મોમેન્ટ ટુ મોમેન્ટ મોમેન્ટ ગઈ અમે તો તમારું આગળ આવવાનું હશે એ કહી શકીએ તમને કે તમે આમ છો તેમ છો આવું થશે એવું કરે ગઈ એ પોઈ ના ઉઘાડે ના વાળે એવું પોગાડે ન જેવું નથી એ અમે ખાતરી થી કહીએ છીએ તમે જ્યાં છો જેવા છો જન્મ છો બરોબર મજા થી લઈ ને ચાલ્યા કરો રાખજો આસપાસ બધે એને સાવધાની કેવાય છે સાવધાન તો રહેવું જ પડે છે પણ આપણે આપડી સાવધાની મુકાઈ ગયા સિક્યોરિટી લોટર લોકર કોણ પહેરવાનું છે મને કે સિક્યોરિય આપડે છીએ જ ને હાચવી તો પડે આપણે ક્યાં ઊંઘે એ આપડો ધર્મ છે ને ચેતન પણ જેને સુવાનું ચોવીસ કલાક ચોવીસ કલાક નહિ એને એની કલાક નથી કશું જ નથી એને ગણિત નથી બરાબર ગણિત બહાર નીકળી ગયું દાદા ભગવાન એક વખત એમના સત્સંગમાં એવું નીકળેલું કે ચેતો ચેતો એમ કે દરેક સંજોગ અસર કરાવે છે અસર કરે છે અને કેમ અસર કરે કે એ જયારે ઘડાયેલો ને ત્યારે તમે એવા અસર થયેલા એટલે એમ કે સાર સ્વરૂપ સમજાયું ને બધું અસર સાર સ્વરૂપ સમજાયું અસર થઈ ગયો પછી અસર નહી થાય અસર થી મુક્ત ગયો જળ અને જળનો સાર એટલે સમજાય કે નહી મોટા મોટા વિચારકો શાસ્ત્ર પ્રેમીઓ પંડિતો કેટલા કેટલા દાદા સ્ટોક માર્કેટમાં એમનું હતું ને દલાલી નું કામ કરે એટલે બ્રોકર પડી ગઈ ગુલાબદાસ વેપાર કરીને બાટલી વાળા પડે છે કે નહીં ગુલાબદાસ ખાસ જાણીતા અમૃતલાલ યાજ્ઞિકાલ એમાં પ્રેમજીભાઈ કે ભાઈ એને શાસ્ત્ર નો બહુ અભ્યાસ એ પણ તે વખત બધા હતા અને આપડા મહાત્મા પાંચ પંદર વીસ હતા બધા આટલું જૈન સમાજ પોતાને હોશિયાર કેતો પણ આ તો જગત આખું માને છે કોણ નથી માનતો બરાબર છે ના લખ્યું કરી નાખ્યું જેટલા શબ્દ છે ને એની પાછળ નીકળ્યો એ શબ્દ એ એ શબ્દ ના દીકર હોય પાછો એને બોલના શબ્દ ફેકેલા એમાંથી નીકળી શબ્દ હિમાલય માં જઈએ તો નાન શાંતિ ના થાય જઈએ તો ના થાય ભગવાન બો કામ તો બો બાંધી ગયું બધા છે હવે આપડે મંત્ર બોલીએ અને બહુ સુંદર બોલાવતા અંકિતા જો અંકિતા એક થોડોક બેસે રમવાનું આપી દે તેવા કઈ વાંધો સાથે રાખીને બોલજે પણ તું બોલજે બંધ કરવી પડે બોલો ચાલો વિતરા ગાયણમ નમો વાયરિમ ફરતા ફરતા બોલ મોટા મોટા પાંચ નમસ્કાર કયા આ નમસ્કાર બોલે અને એની સાથે બીજા બે મંત્રો બોલે એ મોટા પુરુષોના મંત્રો છે તો નમો ભગવતી વાસુદેવાયા વડીલો બધા અને પેલા સમજ્યા ને તેમાં બધા સરવારો કરે આજે ખોબી કરોડ કોક જે છે તે સમોટલ કરો ને એમાં બે ભાગ વેચાઈ જાય એટલે એક ભાગ વાળા એવા હોય કે અમારા સર્વશ્રેષ્ઠ અમારા રૂરલ હોય તે અમારું બધું ચલાવે સુખીએ ત્યાર પછી આવે ચલાવે મામ ત્રાહી મામ થઈ જાય એવી જાતનું જાત ચલાવે કારણ કે એમને હોય બધા કેવા દંડા અરે જબરજસ્ત હોય બઉ પાવરફુલ હોય એવા અને પાછા બધું બધું વિદ્યાઓ હોય એમાં ટોપ કહેવાય એવું બધું ત્રાહીમ ત્રાહીમ લોકો નજર મૂકી ની છે તો હું થઈ ગયું છે તો પછી એમનો ફોન જ નારાયણ ને જોડાય પાછો નારાયણ લક્ષ્મીજી મહાલક્ષ્મી શું કરે પછી પાછા વિચારવું પ્રભુ કેમ વિચાર માં છો સંદેશ અહીંયા મૃત્યુ લોકો આવવું પડે પેલા ત્રાહીમા થઈ ગયેલા રક્ષણ માટે સમજા પેલા એમના વાળા રક્ષણ કરે કારણ કે એ જગત ને ચલાવનારું એક પાવર ના હોય સુપ્રીમ પાવર જેને સુપ્રીમ એમ્પર કે ના હોય ત્યારે બે માં વહેચાય અને પેલા સુપ્રીમ હોય ત્યારે બે માંથી ના હોય ચક્રવર્તી વાસુ સંસાર માટે ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય કોબરા વાળા નહી કોબરા એમને વસ થઈ ગયેલો છે એ ગારુડી વિદ્યા વાળા હોય કિંગ કોબરા આમ કરે આમાં અને એને થાય ને અમારા જીવન પાવરફુલ કોબરા આવું થાય આવી જ એટલે અમે છે તે જ શિવજી એટલે બીજું કોઈ નઈ હું તમે જોડે રહું છું એમ બધો એને જ્ઞાની પુરુષ કહેવાય એટલે જ્ઞાની પુરુષ એનું શિવજી સ્વરૂપ છે પંદર પચીસ ઘરનું ગામ હોય ને મહાદેવ નું મંદિર નાનકડ અને મહાદેવ ના મંદિર નિયમ છે કે એના દરવાજા કોઈ ધાડો બંધ ન થાય દરવાજા જવા ના હોય એવું નથી હોતું પકડાયું હાથમાં આવેલું પકડવું હાથમાં પકડેલું સમજાય હાથ પકડે છે એ તો અમારા છે સ્વીકાર કરીએ છીએ દાદા એમ કીધું કે આગ લગી એવા કોઈ ભગવાન મળ્યા નહીં કે જેમને તમારો હાથ ચાલેલો હોય એ અને વિશેષણ છે તો અમને એ કેવું જ્ઞાની પુરુષ નું લેવલે એવા સીધા સાદા સરળ અને અંદર થી આ પટાપા છ આવે તમે તો ગમે તે વાત કરો ને તમે હાથમાં આવ दादा जी लोको हत्मा लेवानो करे। एक है आसु के ने में तो दादाजी कर અને એ કોઈ ના થાય એવા છે નહી પાછા થયા કામ થઈ ગયું બધા ના છે તો કોઈ ના ના થાય છે બધાનું થઈ શકે છે પણ આ બધા ડિગરીઓ કેન્દ્ર નું કેમ કરીને થઈ શકે સીધી વાત છે અને કેન્દ્ર છે તો વર્તુલ હોય કે ના હોય નવહ કેન્દ્ર એટલે નિશ્ચય કેન્દ્ર એટલે નથીગ્રી નથી આત્મા જ્ઞાન પામેલ અહિયાં આવી ગયો હોય ને પછી જવું હોય ત્યાં છ ડિગ્રી કરે ભાગ સાત ડિગ્રી કરે ને તો દાદા ભગવાન જેવો થઈ જાય છ ને સાત્રી છે શું શું કહીએ તમને હાથ ડિગ્રીને ટચ કરે એ પછી ચૌદમી ડિગ્રી પણ આમ ક્રમ માર્ગ ની વાત છે હવે જ આપણે અહીંયા અક્રમ વિજ્ઞાન લાગુ કરીએ તો આપણે અમે બધા ચોથા સ્થાન માં કેવી ઘર લઈ બેઠા છીએ ને બધા બાકી ર અને બધી રીતે કેટલી વાર પૂટ્યા થયા પૈણા પાછા થયા બધા અનુભૂત ચાખી ચાખી છો ભડકતો હું આપડું પડે બેન ને કેટલું કીધું છે પપ્પાને જ ઉચકાવે છે બે બાજુ નો છે આ તો પાકા પણ આ સંસાર નો પાયો બહુ પાકો મજબૂત કર્યો એને કેટલું હલાવા જાય તો હાલે કોઈ જ્ઞાની પુરુષ જ કેવા તે તાકાત વગર ના બધા ઢીલો છે બહુ બધા પડે છે આપી ચોપન વર્ષ થી ચોપન વર્ષથી કહું છું તમે ગણી નાખો ને પચાસ થયા <carsSOUND> અને બાકીના સાતરી થયા સાત થાય હાડતરી થયા ને ઉમેરો તો હુંતાળી થાય કે નહીં અને પાંચ ઉમેરો તો બાવન થાય બાવન ને છ મહિના મને મને મનુષ્યો ઉડતા મનુષ્યો છે આપણા જેવા શરી આપ એમ કરીને આપ કીધું શરીર શરીર હવે સાત એટલે પેલું આપણે વાત કરતા હતા કે જેને એમ કે બધાનો સાથ કર્યો પણ તારો સાથ કોણ છે એટલે શરીર છે ને એજ જ મારી બેસ્ટ કંપની સાથીદાર થઈ ગયો કોઈ નો ના થાય પછી બધાને પોતાનું કરવા જાય એની જોડે થવું જ પડે એની જોડે મારે નહીં તો લોકો બચમાં પહેરી જાય કોઈ તાકાત નથી ક્લેમ કરનાર સેટલ કરાવે છે પછી તમે બ્રહ્મચારી બચ્ચું છે અને શીખવાડે છે અંકિતા ને તો અંકિતા મળે માણસ એટલો જોયો કોઈ જગા એટલી જોઈ કોઈ જગા એ મુશ્કેલ છે પ્રયોગ કર્યો એક છોકરા એને એ આવ્યું કારણ કે બચું હતું ને માણસ હોય તો સલાડ કરી જાય બચ્યું હતું મારું જ બચ્યું છે એમ કઈ મોટું થયું જ એવું થયું વાંચ્યું છે પછી આવી સાહેબ પણ અસલ જૂના છે અને એને રમત ગમત બહુ પડે છે એવું લડાઈ પરંતુ એ ભઠ્ઠી છે મોટી હું કહ્યું એ ભઠ્ઠી માંથી તૈયાર થાય તો જીવન જીવતા શીખે નહી શીખે નહીં તપી ને ચોખા થાય છે તપવાનું કોના માટે પોતે પાકો થઈ ગયો છે એમાં કાચો થવા માટે સંભાળે છે જેનું કોઈ નથી મંત્ર બોલ્યો ને એટલે હું બોલાવું છું એટલું બોલજો હે અંતર્યામી દાદા ભગવાન પરમાત્મા હે અંતર્યામી દાદા ભગવાન પરમાત્મા હે અંતર્યામી શ્રી સિમંદર સ્વામી પરમાત્મા હે અંતર્યામી શ્રી સિમંદર સ્વામી પરમાત્મા હે અંતર્યામી શ્રી કૃષ્ણ ભગવાન પરમાત્માણ સ્વરૂપ પરમાત્મા આપ દરેક જીવ માત્ર જે દ્રવ્ય ગુણ અવસ્થા થી બિરાજેલા છો જે તત્વગુણ અવસ્થા થી બિરાજેલા છો સ્વરૂપે બિરાજેલા છો પ્રગટ શુદ્ધાત્મા સ્વરૂપે બિરાજેલા છો આપનું વિતરાક પરમાત્મા સ્વરૂપ આપનું વિતરાક પરમાત્મા સ્વરૂપ મારું સ્વરૂપ છે મારું સ્વરૂપ મારું સ્વરૂપ ગુણ અવસ્થા થી શુદ્ધ આત્મા છે હે શુદ્ધ આત્મા ભગવાન હે શુદ્ધ આત્મા ભગવાન ભેદ ભાવે અત્યંત ભક્તિ નમસ્કાર કરું છું ભેદ ભાવે અત્યંત ભક્તિ નમસ્કાર કરું છું પ્રમાદ વર્ષ પ્રમાદ આળસમાં આળસ માં અજાગૃતિ થી મારા આજ્ઞા ધર્મ ના જીવનમાં જીવન થઈ છે હું આજ્ઞાધારી આપની સમક્ષ મૂકું છું હું આજ્ઞાધારી આપની સમક્ષ મૂકું છું તેનો હૃદય થી ખુબ શક્તિ આપો એવી આપ મને શક્તિ આપો જે શુદ્ધ આત્મા ભગવાન ભગવાન આપ આ અજ્ઞાધારી કૃપા કરો કે બધા ભેદભાવ છૂટી જાય બધા ભેદભાવ છૂટી જાય અને સર્વમાં સર્વમાં પોતાને જુએ પોતાને જુએ એ રીતે એ રીતે અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય એ અભૈ સ્વરૂપ પ્રાપ્ત થાય હું આજ્ઞાધારી આપનામાં અભૈધ સ્વરૂપે તન્મકાર થ બધો જ વ્યવહાર સમય જાય છે સમકી તું છે આપણે જઈએ છીએ ભગવાન તો બેલેન્સ જ છે કે કોઈ હશે એવું ના એટલે આપણે બેલેન્સ થતા જઈએ એટલે પેલો પરો છે ને પછી સમય જાય બપોર બાર વાગે ને એટલે પાંચ અંધી કાર કેસે ને એવું બપોરના રાતના બપોર ત્રણ વાગે સંધ્યા કાળે છ છું હોય છે અને મુસ્લિમો પણ પાંચ સમાજ ભલે છે આ રીતે અસહજ થયા ભગવાન સહજ જ છે અસહજ એટલે અનનેચર ભગવાન ક્યારે અનનેચરલ થયા એમનો તો નેચર છે સ્વભાવ નેચર છે નેચરલ જોવું ને જાણવું બીજું કઈ કરવાનું આપડા એ કનુભાઈ જોયે ના જોયે ઉદ્ધાર કેમનો થાય અમે આવી તમે ગણું શરૂઆતમાં ગુરુજી નું પસંદ થોડા વર્ષો હેરાન થાય આવું વાત થઈ દાદાજી એટલે બધા જ સંજોગો ને બધા જ વ્યક્તિને એટલે હિસાબ વાળા ને તમે આપનો સ્વીકાર કર તમે કે બીજું ના ના તમે એટલે દાદાજી આપડી ભેદ પાડ્યો નહી એક દેખાય સમજાય અનુભવાય ત્યારે એ સહજ થયેલું કેવાય ને મનરબામાં મને ના જો મનરબાને કેવી રીતે સમજી શકું મને કેમ જાણતું મને જોયું છું અમે કહીએ છીએ સર એકતાલી બેતાલી વર્ષ કોમ કર્યું અને શું કામ ના કરવું પડે અને સાઈડો શરૂઆત બહુ ખરાબ આબુમાં લઈ જાય ને સન પોઈન્ટ પર આવે તમારે એક જ છે આમ ટેબલ થી ટોપોગ્રાફી આવું છે ભાઈ સાહેબ બરાબર અને ઇન્ડિયન એન્જિનિયરો ભેગા થઈને થયું ત્યાં જોબ કર્યો સિનિયર સાયન્ટિફિક ઓફિસર એ તો ઓર્ડિનરી કહેવાય વર્ષે રૂપાનું નામ આપ્યું છે એટલે એવું એટલે અમારું ડિઝાઇનમાં હતું અમારું મારું બેકગ્રાઉન્ડ ડિઝાઇન નું એટલે ત્યાં કેનેડાના બધા કન્સ્ટ્રકશન થાય ને એના ડ્રોઈંગને બધા વર્કિંગને કન્સ્ટ્રકશન ચાલ્યા એમાં એને એસિસ્ટ કરવા માટે અમે ત્રણ જણા હતા એક મારા સિનિયર હતા બીજો જકીર હુસેન કેવું નામ હતું તેમાં પાણી લઈ ને અને વાપરવાનું વોટર ઉપર છે ને બધા તે આ કેન્ડે એ લોકો એલાઇનમેન્ટ કરવું હતું જોયું કોણ જાય છે હવે એલિફન્ટ પર એલિફન્ટ આઈલેન્ડ પર પેલી સાઈડ જેટી બનાય ને આ બાજુ પાણી ઓછું હોય બહુ બહુ જાય એ લોકોને પછી ત્યાં તો વાણ ત્યાં ઉભી રહે લોકો બે ત્રણ ફૂટ પછી કરવું પડે એટલે બરોબર હતું છે હવે સર્વેનું તો હોય જ ને એટલે આ તો આને એલાઇન કરવું છે બરોબર તો હાઈએસ્ટ પોઈન્ટ ઓફ એલિફન્ટ આઈલેન્ડ એથી એને આપ્યા ત્યાંથી કનુભાઈની ટીમમાં મૂક્યા ત્રણ ચાર જી ગયા તા ચડતા ચઢતા છે ત્યાંથી બધું એ જ લાઇન અત્યારે ત્યાં જેટી છે તે કિનારેથી લગભગ છસો સાતસો ફૂટવું પડ્યું કેટલા ત્યાં આગળ ફાઉન્ડેશન કરવા નહીં પાણીમાં એટલે ત્યાં પછી ડોક થાય બોટ બધું ના બોટ ના થાય એટલે અમે પાણી ખેંચાય અને બધું આમાં રિએક્ટર આવે આવી રીતે ગયેલા પછી બધા કામ કરે તમે એલિફન્ટા પંદર વીસ વર્ષ સુધી કોઈ જાય નહિ ત્યાં આગળ કોણ તૈયાર હોય નો રેતી એક દેજો બી દરિયા કઈ ને શું થાય પાણી બહુ જોઈએ મીઠું એટલે પીલું ખારું શેર છે એ તો બધી ગુજરાતી દાદાજી હમણાં છે એવો એક સંજોગો બને છે પ્રકૃતિ ફરી જાય એટલે સામાન મારા મારા ડીલિંગમાં ગમે તેમ બોલે અને પછી બહુ સારું બોલેમાં હું ઓબ્ઝર્વ કર્યા કરું કે જ્યારે ઠીક બોલે ને કે ઠીક ઇન્ટરેક કરે ત્યારે મને બહુ સારું લાગે પણ એટ ધ સેમ ટાઈમ જો ફ્લિપ થાય મારે એવી છટકી જાય એટલે આ નહીં નહીં એટલે છોકરા છોકરીઓ લગ્ન કરવા હોય ને અને અમેરિકાની છોકરીઓ કે છોકરો હોય કોઈ પણ અમેરિકાના બે હોય ને તો બે પણ બે માંથી કરવાનો સ્કોપે ભારતી બેન ને અમૃતભાઈ એમ કે અમે બંને એકબીજા ને ચોરીમાં જોયેલા અમે બંને એકબીજા માટે નગ્ન કરેલું કે જો એ મને જોવા માંગે તો મારે એમની જોડે લગ્ન નથી કરવું એવું બંને સામ સામ નક્કી કરેલું બંને પણ એ છે દાદાજી નો પ્રોબ્લેમ એમ કે સુખી ગરમ બઉ મને અંજી નાખી બંગલો છે એમ ચાલુ મકા દાદાજી એ પેન્ટે કમાલ કરી મેન તો ફેમિલી નું કનેક્શન જોતા પેલા તો ફેમિલી જોતા હોય પેલા તો દાદા ભારત માં હોય ના મોટા ને દાદા બે ચાર થી વધારે પેર હોય ને લોકો પાસે આપડી શીસી આવે છે ફ્રુટમાં નથી આપણે ચાલતો જઈએ પ્રાર્થના બોલાવી દીધી માતાજી જઈએ કે નહી અમે તમારું કામ છે હજુ એને ચાલો નવું